અજ્ઞાની તારા જ તારે નઈ કોક માં તારે એ જાણે ત્યાં જે કે છે એવું ના હોય એટલે અવરો કર્યો તે બાપ ના ઉપદેશ થી દીકરો હોય છે અને એ થી આગળ વધી અને મારો છોકરો હવો થાય છતાં એ ના ડૂબેલો હોય અને છોકરા સમજી જાય અને એના પૂર્વ ના પુણ નથી કરે એના પૂર્વ ના જે હું માન્યો છું એ દુખ જગત પામે મને ભલી નથી આજ વીસ વર્ષ થી એક દાડો રજા મને મળી નથી આત્મા ગણની નવ પૂર્વ ભણ્યો અને બુદ્ધિ બિલકુલ ના હોય બુદ્ધિ રાખાય બિલકુલ હોય અમે પુસ્તકો લખ્યું છે અભૂત છે અમારા બુદ્ધિ ના હોય એટલે આ જગત માં રેસ્ટલા લોકો કે પછી અમારે કોઈ રેસકોર્સ છે મારા જેવા ગભરા છે આ સહજ માં તમને અવાજ નથી આવતો પછી સમજ્યા પછી બેદા છે આપડે કહે ને કસાય આ તો ધ્યાન ના આવે સમજ્યા પછી બેદા છે ત્યાં કસાર સમ્યત્ તેને બાકી નું સિદ્ધાંત્યત્વ અને સચિદાનંદ બે એક ને એક વાંચે પણ લડાલડ એ માટે લડવાનું કે તું જઈની અને હું વેદાંતિ આ પછી મેં કહ્યું આપડે લખાનું કે સામાયત્ ના બેઠા બેઠે લખાણું છે મેં કરું કરું માત્ર તમારી પાસે જોઈએ છે કે મને પ્રતિક્રિયા આપો કરો એ આપણે પ્રતિક્રિયા જોઈએ છે ભણે એવું કઈ તમારી પાસે મળ્યું એમ ભર મેદું નથી ભાષા શબ્દો જુદા છે બાકી બધું એક સામાયિક સામાયિક સાવક ની છે સામાયિક છે એક સામાયક ના પેવર્તન આપે ને મળી ગયું નહિ આત્મા નલ એટલે પાછું પૂરણ થયેલું ગરમ નહી જાય બરોબર છે ભાવ માને છો ભાવ માં જયારે આત્મા રૂપ થઈશો ત્યારે નહીં જાય બરોબર છે ભૂગલ ચાર્જ થયું હોય તો ગલન થઈ જાય આત્મા પ્રાપ્ત કરોન થાય તો થાય જ નહીં શાહ ની વાત બહુ છે આ કાળ ની અંદર બીજો કઈ પ્રશ્ન છે આ કાળ ની અંદર સહાય નથી જતા થયેલું છે મને એક વિચાર થાય છે એટલે હું માનવું છું કે હોય એક નઈ વીસ હજાર થયા છે ત્યાં ભાઈ નો કાગળમાં છે ને બે હજાર વીસ હાજર માણસો એક માણસ ને તો એક માણસે પૂછવું કે તમને અશાંતિ થતી નથી એમનું નામ ઠાકોર મકનભાઈ મકાન ભાઈ પેપર માં આવેલું છે તમે પેપર પૂછ્યું નવ વર્ષ થી મન અસ્થિર થયું પેપર માં આવ્યું કેટલા વર્ષ રજન જયંતિ બેટાકાર વાંચી પુસ્તકો આ બધું બહુ વાંધી કર્યું કશું ગયું નતું કાયમ માટે કનગુ ત્યાં અને ધંધો ના ગોપાતો કોન્ટ્રાક્ટ નો નાગો ધંધો ક્યાંય કોન્ટ્રાક્ટર નોક્ટર કરવાનું નથી માનતો હું તો ઉદય પણ સમય પાકે હા ઉદય આવ્યો ઉદય ઉદય માં છે હા ઉદય પણ પરિગ્રહિ તો અચાય નહીં જ્ઞાન હતું ને પરિગ્રહ નો કેવો અહંકાર નો જ પરિગ્રહ બીજો કોઈ પરિગ્રહંકાર નો એમાં કશું હતું નહીં પાછું એ જોઈને જોયું કશું કશું હવે ખોટું માની બેઠો હું કઈક છું કશું હતું નહીં એમાં આપણે જાતિ આમાં કઈ કોઈ વાત ખાઈ ખરું કે બુદ્ધિ હતી પણ અમારી બુદ્ધિ ખરાબ છે એ શું વાત કર્યા જોઈએ ક્યાં બી ખબર છે શાંતિ રહેશે સંસારમાં આનંદ રહેશે પણ તું મોક્ષ તરફ લઈ શકીશ નહી પુસ્તક થી પુસ્તક મોક્ષ તરફ લઈ શકીશ નહી પુસ્તક કેમ લખ્યું મોટા પુસ્તક ની ઉપર કેમ લખ્યુંડ કરી શું કે છે આ પુસ્તક ને માથાફોડ નહીં અને ના જાણ્યો હોય તો માથાફોડ નકાવી જશે કે શાંતિ રહે પણ મોખ નહી થાય તારો મોખ તો અમે કહીએ છીએ કે બીજું કઈ શોધ માં એક જામીન થયા ઓળખા જોઈએ ને ઓળખાણ હા એ બઉ મોટી વસ્તુ છે એ તો જયારે તારે ખબર પડે એમને સોલો મારે ગાળો લે ની અમે અમે લોકોને તારવા આવ્યા છું તમે કર્યા છીએ તારવા આવ્યા છું એને બધાને કહી દીધું જો ચિંતા થાય તમારી તો દાવો મારજો અમે મળ્યા પછી ચિંતા થતી હા અક્રમ છે એટલે ક્રમ નહિ અહીં તો જ્ઞાની સતત થતા રસ્તો કરીને રોગન ખરાશ થઈ જાય જેટલો પરિગ્રહ એટલો થતા આગળ ચાલે અને પરિગ્રહ સંપૂર્ણ પરિગ્રહ દેશ થી જ મુક્ત કરી આપવાનો આત્મા જુદો કરી આપે પછી પરિગ્રહ રહેગ્રહ જાય હિન્દુસ્તાનમાં બધા આત્મા છે ને એ કસાય આત્મા છે કેવા છે કસાય આત્મા શુદ્ધાત્મા નથી આ વિષય આત્મા એ નો આ કસાય આત્મા છે કસાય આત્મા એટલે કસાય થી મુક્ત થયો તો સાચું નઈ તો બધું કેટલા કામ થી એક વાત મને જ્ઞાની જે થાય એ કોઈને કે હું જ્ઞાની છું શાસ્ત્ર કહે છે એમ શાસ્ત્ર કહે છે જ્ઞાની પોતાને જ્ઞાની કહે નહી છે અજ્ઞાનીઓ લખેલી વાત છે વચ્ચે આચાર્યો લખેલી વાત છે આચાર્યો લખેલી વાત છે જ્ઞાની હોય તો કેવું કરવાનું નહીં કે હું જ્ઞાની છું કારણ કે સાહેબ મને પરીક્ષા કે મને ક્યાં બોલો છો મે હોય તે બોલી શકે અને વાડો પણ બોલી શકે બે ના બોલે એકાદ માણસ ની રૂબરૂ બોલે ભોગ માણસ ની વચ્ચે બોલવું ને ફટાકા મારે વર્લ્ડ માં જન્મ મુશ્કેલ છે શું જન્મ થવો મુશ્કેલ છે આ તો કુદરતી કુદરતી હવે લોકો શા માટે આવું લખ્યું આચાર્યો એ કે મહારાજ કશું બોલતા નથી એટલે લોકો ચાર્જ પીસ્યો હોય ને બાપજી કશું બોલતા નથી અને પોતે બોલે ભગવાને કા શું કયું છે હોય તો બોલ ના હોય બોલું જ નહી આમ તો લોકો ના માટે ધંધો ભંગ કરો લોકો એટલે કેવું ફરી કર્યું નાની પૂરું બોલે નહી તાર શું બોલે શું કરે મારે દુકાન છે આ લોકોએ તો આ વિરોધા પાસે કર્યું છે આ લોકો ને ફસાઈ માર્યા છે હોય તો બે જણ બોલી શકે જે એટલે પછી અમે કહીએ કે તારે હોસ્પિટલ માં જવાયું બેઠા ને લખેલું છે આચાર્ય લખેલું મહાન કેવા મહાન આચાર્ય લખ્યું છે હળી બધા મહાન લખ્યું છે કે એમના બાબત છૂટી જાય છે તેમાં છે સુધાસ બહાર નીકળ્યા નથી પણ એવું લખી શકે છે ઋષિ આચાર્ય થઈ ગયા એમને પણ આવું લખ્યું કે અમારું કોઈ ઉપરી નથી આ વર્લ્ડ માં ક્યાં ભાવાર સુધી સમજી નથી કોઈ ભાવ એ ભાવર કયા ભાવર થી પહોંચ્યો ભૂલ સ્વરૂપે હા એ ગ્રુપ માં રહેતો જ નથી આ તો આવું પડે છે એ વક્તા એ છે તમે શ્રોતા છો ને નાતા દસ્તા છું વ્યવહાર આવો છે બરોબર નથી હેપાતા નથી ત્યાગ છે રાત્રિ ભોજન નો આપણે ત્યાગ છે અમારે ઉમેરાધીન એટલે ત્યાગા ત્યાગ ત્યાગા ત્યાગે નહિ અમારે ત્યાગા ત્યાગ નો ત્યાગા ત્યાગ જ્ઞાની શ્રીમદ રાષ્ટ્ર કહ્યું છે કે જ્ઞાની પુરુષ ને ત્યાગા ત્યાગ સંભવે નહી ઉદાહન હોય કર્મો ઉદયાધિન કર્મો ને વેધે ફરતો નહી ઉદયાધિન ફર્યા કરે જેમ જેમ હુલે કરાવે તો પછી તો પછી એમને કનમુ નો ત્યાગ શા માટે કર્યો એ તો પેલા કરેલો હતો મે જ્ઞાન થયા પછી નઈ જ્ઞાન પછી તાર પછી જેવું હોય પાણી મળે તો મારું વહેલું થાય એ વાત તો માનસુ કે નઈ કે રાત્રિ છે એ બઉ દુષિત છે જરૂરિયાત છે મહા કરે જવાની શમકીત થતા હોય એની ની થતા આગ લગાવે પાણી ગરમ પીતા કાયમ ના માટે શું વાત તમારી જન્મ કયા વૈષ્ણવ ક્યાં ગમના શ્રીમદ રાજ પાસેથી પણ પટેલો શ્રાવણ જ નથી શીખ્યા કારણ કે સરળ લોકો હતા સરળા વગેર ના ખચરા વગર ના મેલ વગર ના સરસ સરસ રાજ્ય શ્રીમદ રાજપ્રો ત્યાં થયો ભૂમિકા થયો ઘણા લોકો લાભ ઉઠાવે છે એવું બોલ્યા થાય લાલુજી ચડોતર માં જે વર્ણન કર્યું છે ને સતપુર અમારા માં ગર્વ ના હોય ગર્વતા નો હોય પછી મહાવીર ભગવાન ચાર અંશ નો ફેફાર છે ત્રણસો ડિગ્રી મારી ને ત્રણસો ડિગ્રી ભગવાન એની પ્રતિ મને હું અહીંથી કઈક લઈને જાઉં છું એની પ્રતિ હું અહીંથી કઈક લઈને જાઉં તો મને આગળ अठेरी प्रश्न पूछा पूछा बीजा प्रश्न पूछता अत्यू आज प्रश्न तो यहाँ घना है त्याग विना चित्र त्याग विराग तो नीत सफलो आत्म ज्ञान समझ आत्मज्ञानी प्राप्ति करना वैराग्य शादी कार्र जाने का अभ्यो वस्तु छे तब ટિકિટ ની જરૂર નથી ગયેલા છું તમારે કેમ જોઈ જાય અમે નિરંતર કેવો માણસ સરળ હો બઉ સરળ વાત કરું છું તમારા બાપ છો ये तो अब जे तो में तो में पोशे ये बात घर घर क्या कार्य प्रकार बोली रहे तब शुरा मजा आ चैप्रकार बोली रही है तब शा तब नाता दर्शक बोलती હું બોલતો હોય તો બુજાવાની જરૂર બુજાની વાત એવું થઈ જાય ને મને એવું થઈ જાય એવું કઈ લઈને જાઉ એવું બુજાવાની મજા આવે બુજાવ નહી એ હું આવું નાખું નઈ તો વર્લ્ડ માં એક માણસ એવો નથી કે આને ઓળખી શકે તમેખાવશો તો ઓળખશે સર મારે કેવું પડે છે શહેરી નથી એટલે હીરા ને બોલવું પડે થયું સર ને એમ તો હું બોલતો નથી હું બોલતો નથી કોઈ ક્રિયા હું કરતો નથી મારે જ્ઞાન થયા તાકી ને કોઈ ક્રિયા કર્યું નથી અને કોઈ કરે છે એવું મને દેખાતું નથી એ બધા અજ્ઞાનીઓને બધી છૂટ જયારે બુદ્ધિ નથી नहीं नहीं जो करे आ, तो आप चंद्र राजेशन ध्यान मैं श्रेणी जुए थे त्या जाए प्रसन्न चंद्र राजेश मरे तो जाए क्या सातमी है ભગવાન મહાવીર નો કેવો દાખલો છે પછી થોડી વાર થઈ અને દૂધ ડુંબી વાગી પરિણીતી ફર્યા કરે પણ દૂધ ડુંબી વાગી પણ એને ખબર છે મહાવીર ખબર છે જ્ઞાન માં કે એ મોક્ષે કામી છે ને મોક્ષે જવાનું છે છતાં પ્રશ્ન કરે અને અમારી અખર વિજ્ઞાન અમારી સ્વપરિતિ કોઈ ક્ષણ જાય નહીં એક ક્ષણ ના જાય સ્વપરિતિ એટલે પરિણીતી પરિણીતી માની ને તમે અમારી પર ટાઈમ લાગે કેમ બોલે હા થયો છ પરિણ વહેલી નથી પછી સવીસ વચ્ચે હું જે બોલું છું બઉ બોલું છું બધું પૂછવાનો અધિકાર તમને દરેક વસ્તુ પૂછવાનો અધિકાર હોય તમને જે ખુલાસા થાય તો આ જ્ઞાન પસે મારું પસે નહી બધું અજીર્ણ થાય એનું खुलासा बता थे जग म क्रिया ज्ञान विन नही क्रिया ज्ञान बहु मिलत रह क्रिया कई ज्ञान छू क्रिया बीजू બીજું બીજ ના નાખે એ ક્રિયા કેવાય ક્રિયા કરતી વખતે બીજ ના પડે એનું નામ જ્ઞાન ક્રિયા કેવાય બરોબર જેમ આ કેરી ખાતી વખતે એનો ઉપર ભાગ ખાઈ જાય બરોબર અને ગોટલો હોય તેને ચેકી નાખે એટલે પછી જ્ઞાન ક્રિયા કહેવાય બીજ ના પડે બીજ પડે એટલે તમને બીજ ના પડે એવી જ્ઞાન ક્રિયા આપીશું ફરી બીજ જ ના પડે એવી જ્ઞાન ક્રિયા એવી જ્ઞાન ક્રિયા આપીશું જ્ઞાન ક્રિયા દર્શન ક્રિયા બે एक सरकार बुद्धिगर महाराज कई गया बुद्धिगर महाराज बुद्धि एक क्यों कर एक सम्यक दर्शन सम्यक दर्शन एकड़ा जो सम्यक दर्शन हो मार्ग खुले है એકડા હોય ખુલે છે એટલે શું કે છે એકડો એટલે સમ્યક દર્શન બગડો એટલે આત્મજ્ઞાન શુદ્ધ ચાલી છે આ એકડા પેલું સમ્યક દર્શન શરૂઆત પછી ચાઇસ આવે મિથ્યા આપડે સાહેબ ને પૂછીએ આ સાહેબ મિથ્યાયું સાહેબ કે તમે પૂછો તો એ શું કે મિથ્યા શું કેવું કે પાપ ના બંધન કરાવે પાપ નો બંધ કરાવે તે નિખ્યાત્વ હા પણ વિથ્યાત્વ ને રીજ એ કાઢવું શું કઈ આધારે છે એનું એનો ફોટો દેખાડવો જોઈએ દેખા દઉં છું બધા જોવા મળ્યો નીચ્યાત્રોટો શું તમે તમે કઉ્યા જગતે જાણ્યું નથી મિથ્યા શું છે પછી હું વાડીઓ છું બીજી મિથ્યા શ્રદ્ધા હું ભક્ત છું પ્રભાવ છે લક્ષ્મણ છે મારું કઈ નથી હું આત્મ જ્ઞાની ચૂક્યા છે તે વિચારતું તો હવે તમને હું કહું કે તમે કે છો એ વિદ્યાત હોય નહીં એવું છે હું તમને અમારે પ્રશ્ન લાગુ છું બુન ના જ્ઞાની હા બુદ્ધિ વન ના જ્ઞાની ને કોઈ કોઈ ચીજ નું ઉપનામ ના હોય વિશેષણ ના હોય તે ગમે તે બોલ શું અને બુદ્ધિ હોય તો ચાલી શકે બુદ્ધિ વાળા માણસી આવું બોલાય નહી કારણ કે અહંકાર બરોબર બુદ્ધિ છે ના બુદ્ધિ એ અહંકાર બુદ્ધિ છે જ્યાં બુદ્ધિ છે મતિ જ્ઞાન થી માનેલું એક પ્રશ્ન મને ઉદ્દેવો ઘણા ટાઈમ થી કે મતિ જ્ઞાન થી નક્કી કરેલું સત્ય હોતું જ નથી હાતી જ્ઞાન ने ये तो ये ना है। है में पर सत्य क्या प्रकार ज्ञान क्या मत ज्ञान ना डिफरस अनुमान सत्य पड़ी जाए वगैरह जो अनुमान करें सत्य पड़ेगा અમુક નથી પણ પડે એ બધા અનુમાન કરે છે એ કઈ એ તો રક્તો છે ચડવાનું મતિ જ્ઞાન થાય વધતું બધું લવવાનું થાય સર કેવું જ્ઞાન થાય મત જ્ઞાન ટોપ ઉપર થાય ત્યારે કેવું થાય જ્ઞાન થાય કે ના થાય ત્યારે કોઈ ચીજ અમારી સમજ ની બાર નથી કોઈ ચીજ અમારી સમજ ની બાર નથી અમારી જ્ઞાન ની વાત છે કેવું જ્ઞાન ના થયું એટલે આ જ્ઞાન અમને થોડુંક નહીં કેવું શું છે અને તે હું આપું છું કેવું નહીં તો બે કલાક માં થાય નહીં પણ પસ્તુ નથી આ કેવ જ્ઞાન આ કારણે આ કાળ આ ક્ષેત્ર પસ્તું નથી એટલે પસ્તું નથી માટે ફળ આપતું નથી પણ આ કાળમાં કેવું જ્ઞાન પસ્તુ નથી એટલે કર્મ નો ભાગ બરોબર મારું મારી પાસે છે એજ મને જોયે હા બરોબર એમ કે ચોખ્ખા ભગવાન ને કેટલે આ બધી વસ્તુ છે એટલે વ્યવહાર લોક કહે છે વ્યવહાર ની જરૂર નથી કે આદર્શ વ્યવહાર ઉપર નિશ્ચય ઉભો રહ્યો છે એટલે પાડોશ્ય પણ કે કે નાખ્યા હોવું પડે શું થયું ગંદા માણસ નાખ્યા હોવું પડે ગપુ નથી કસાઈ થઈ જાય કસાઈ થઈ જાય ચીકણા થયો વ્યવહાર માં આમ કરો કસાઈ થઈ ગયો શું થયું બરોબર છે વ્યવહાર ઉપલબ્ધ દેખાડો આમ કરો તો કસાય નહીં ઉપલબ્ધ તો મથુરા માં ચા નો બધું કરવાનું પણ જાણવાનું કે આનાથી કિનારે જવાનું છે એટલું જ જાણવાનું કથાય છે ત્યાં અગ્નિ છે બરોબર છે હા કથાય છે અગ્નિ છે ને અગ્નિ છે ત્યાં ચક્કરિયા બરહાર છે ચક્કરિયા બરહાર चक्करियां बढ़ा में लगे बफाया कर बढ़ाड़े आ चक्कर चक्कर बढ़ावा बफाये बफाया कर समझे खुला कसाय अन्न समझ वालों તો એના કેવું એમ આમ સમજણ વાળો હોય તો એમ ઉપયોગ સહિત કેવાય ને ઉપયોગ સહિત તો કેવાય ને તારી આ ગેરસમજ થાય એ કહેવાય તો કહેવાય ને તો એ કે છે કે તાર તમારી ગેરસમજ થાય તો શું કે હોય તો આપડે પણ શાંત રહેવાનું આપડે તમે નાવ માં બેઠા છીએ આપડે તમને નાવ માં બેઠા છીએ સાંભળવાનું પણ એને સમજાવી દીકરો નથી થયા પછી ક્રોધ કરવાનું ગમે નહિ કે ક્રોધ વગર તો ચાલે નહિ બરોબર છે ક્રોધ વિના રહી નતું ક્રોધ વગર ચાલે નહીં એમ કે પછી જ્યાં કસાય છે ત્યાં સંસાર છે ક્રોધ માર માં ત્યાં સંસારી જીવે છે પછી ત્યાગી હો કે ગ્રહસ્થિ અને ક્રોધ માર માં કે ત્યાગી હો એ અસંસારી કહેવાય બરોબર છે એને જોવા પડું જ નહીં એ ત્યાં હોય ભગવાન ને વાંધો નથી જ્યાં ક્રોધ માલ માં વાંધો છે લોકો ને વાંધો છે તમે પલંગ માટે બેઠા છો શું કહું શું કઈ મે આ પલંગ માટે શા માટે બેઠા છો નર માં હજી વિના બોલો જ્યાં ક્રોધ માલ માયા લો ના હોય ત્યાં વ્યવહાર ચોખ્ખો હોય બરોબર છે નિર્માણ ઉપયોગ રહેતો હોય તો ઉપયોગ થઈ છે તેનું નામ સંયમ बाकी आग करें संयम वा। वा। न्यागीय बाकी त्याग करे संयम कहे तो दबाइवी चागी कहवा कटा संयम ने संयम कहवा હિંસક ભાવ ના રહે તે સંયમી ભાવ ના રહે છે તેનું નામ સંયમ બરોબર શોધમાન ના લોસક ભાવ ના રહે શું હોય છે સંયમી મોક્ષ જાય સંયમી સંયમ સાચો સંસાર બે પ્રકાર નો ત્યાગી સંસાર ત્યાગી ને ત્યાગ કરું છું ત્યાગ કરું છું એમ જ્ઞાન અને ગૃહસ્થિ ગ્રહણ કરું છું લઉં એમ જ્ઞાન વર્ષે પણ એનો ઉપયોગ ત્યાં માં ત્યાં પછી કેવાય પ્રશ્ન તમે લોકો પૂછે છે કે આપ શું તાર મારે કેવું જ્ઞાન અજ્ઞાન થાય કેવાય કઈ શું કે નહી એ મારા આત્મા ખબર હજી હું ક્યાંય છતાંય તમે થો મારી હું પોતે હું આ દેવરૂપ નથી મારે જ્યાં જાય નઈ આ શબ્દ આ શબ્દ સારા છે એનો લાભ મારે જોયતો નથી મારા વખાણ ભાગ તમારા વખાણ બહાર જઈને કરી અંદર માલ છે જો આત્મા જાય નો તો મોફ થઈ જશે હાથમાં જાણવાનો ક્યાં હોય જ્ઞાની પુરુષ મુક્ત હોય આત્મા જાણવાનો ક્યાં હોય હા પોતાના હાથમાં જાણવો હોય આપણા હાથમાં તમારા હાથમાં નાની પાસે આવો તો હું ભેદ જ્ઞાન થી આત્મા જુદો કરી આપું તો મને એ બતાવો એ કઉ છો એ પ્રકારે છોકરી ગમે છે હાજી હાજી ત્યાર પછી માતા કહ્યું અહી નહીં ના થાય તો મારે વડવું પડે બેસાઇ જા આવું સારા કામ માં આપે પુના હવાયું છે ભૂના પુના આપણા પુના એવું છે ને કે આને માટે મહત જમ દિવસ આ રેવાનું નથી ને એટલે મહુરત જ્યાં કાઢે પુના નું નહોત કાઢીશું એટલે મને એ ખબર પડી કે તમે ત્રણ જવાના છો એટલે હું ઝડપી ઝડપી આવી જવાના છે તો તમારે જવું હોય તો કાલે જ જતું એક કે મને સાચા જવા લડાય તો હું આવું હું ઘેર થી સીધો પછી દુકાને જાઉં તો પછી હું દુકાન દુકાન જમતો હું છૂટ નહી જાય નથી દિવાળીથી પુના થી પાંચ તારીખે જશે અને તેર તારીખ પાસે આવશે ત્યાં સુધી ભેગા થઈ શકશો એ મુખ્યા આટલું પૂરું કરી આવે પૂરું કરવાનું છે જગત ના જગત નાઈન્ટ છે તે તરણ તારણ હાર છે બરોબર છે એટલે સર્વે લઈને તારણ હવે એટલે સર્વે લઈને જે તરણ તારણ હાર છે તરેલા છે અને બીજા પણ હવે એક પ્રશ્ન થાય પ્રશ્ન આવે છે કે નાની એમ કે તરવાનું તમારા હાથમાં જ છે હારવાનો પુરસાદ કરાવે ના એ છે શું મેં કયું તમારે કરવાનું છે જાતે જાતે કરવાનું છે જાતે કરવા વાળા નીકળ્યા